સાયન્સ પિતળ બે દેખાય આપડે ભૂલ કેવાય વિતરાગ બજાર માં ગયા પિત્ત લઈને ઘેરા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ની મુક્તિ થાય એવો જોઈએ મોક્ષ કેવો જોઈએ તમને ગમે તો નહીં આર્તધાન રૌદ્રધ્યાન ગમે તમને તમને પસંદ છે ખરા અર્થ ધ્યાન ધ્યાન નથી પસંદ છે છતાં રહ્યા છે ને એનું નામ જ સંસાર એનું નામ જ પિત્તળ મુસલમાન ને અર્થ ધ્યાન દ્રૌ છતાં ક્રાઇસ્ટ નહી થાય ક્રિશ્ચન લોકો નહીં થાય મુસ્લિમો ને થાય હિન્દુઓને થાય જૈનો થાય તો પછી એનો અર્થ જ ના રહ્યો આર્ત ધ્યાન દ્રૌદ બધે થતું હોય તેમ ફેર જ નહીફરન્સ નહીં ને આર્ત ધ્યાન દૌદ્ર ધ્યાન જાય તો જાણવું કે આ વિતરાગ માલ લઈને આવેલા છે તમે ઓળખો તમે ઓળખો જબરજસ્ત એ આર્થ ધ્યાન રો થી ધ્યાન એ સંસારમાં ભટકવાનું સાધન છે આ કગવાન ના શાસ્ત્ર માં જો વાંધા ઉઠાવ્યા તો આટલો જ કે આર્થ ધ્યાન રો ધ્યાન ના કરી શકે બીજો કશો તાર પાપ કે પુણ્ય આવતી મોકશે કે બધી બાધા પાડતો હનુમાન આરતે ધ્યાન થાય કે ધ્યાન રોદે ધ્યાન જવું અત્યારે કોઈ કે રસ્તામાં જતા કે હીરાલાલ તમે અમારું આ બધું બગાડ્યું નુકસાન કર્યું હા તમને એમ લાગતું મેં નુકસાન કર્યું નથી બગાડ્યું તમને કઈ અસર થાય આપણે કઈ આપણે નથી બગાડ્યું તમને રડવું આવે તીકડે રોષ થાય ના રોષ આપણને આપડે બગાડ્યું નથી જયારે ગુસ્સો ગુસ્સો આવે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 તમને ના ગમતા માણસો આયા હોય ને આર્થ ધ્યાન થાય એ ક્યારે જાય એવું મનમાં રહ્યા કરે ક્યારે જાય ક્યારે જાય અને ગમતા હોય તો તમે કહો કે આ રહે તો સારું એ જતા હોય તો તમને ના ગમે એ બધું આર્થ ધ્યાન કેવાય આ મારે પૈસા ખોટ જશે તે આર્થે નફો આવશે ઉગ્ર થઈ જવાય એ બધા રવતે ધ્યાન કો નુકસાન કરીએ આપડે આ કાપડ કાપડ વેચતી વખતે આમ ખેંચી ના પછી ખેંચી ના પછી જોયેલું પૈસા તો જોવા ને કાયદેસર છૂટ જ છે એને કોક પૂછે કે મીટર નો શું ભાવ લેશો તો આપડે કેવું જોઈએ સોળ રૂપિયા મીટર ના લઈશું તો આપડે ચાલીસ મીટર લાયાસ મીટર અમારે આટલું વધે છે કે આપતી વખતે વધે રીતે વધે વધતું છે મિલ વાળા વધારે આપતા છે તારે ઓછું આપે છે શું કરે છે મીટર ના પૂરા પૈસા મીટર ના લે છે સરળે છે મીટર ના મીટર ના હોળ રૂપિયા ભાવ ઠરાયો અને મીટરમાં અડધો ઇંચ પોણા ઇંચ ઓછું આપે છે એટલે એ રવ ધ્યાન કેવાય કોઈ ના પૈસા વધારે પડાયો નથી હવે કોઈ માણસ ભાઈ નું ગજુ કાપે તે વખતે તમને કસર થાય ખરી પેલા ગજક આપનાર પરસો ના થાય બની ગયું એને તમે એમ કહો ચા હે ચા બા એવું કહો પછી આપણને ક્યાં ભેગો થાય છે ભાવ પૂજા નાય પણ હોય શું કહ્યું પણ એ તો ભાવ પૂજા ને આધારે દ્રવ્ય પૂજા ઉત્પન્ન થયેલી છે એટલે આપડે જાણીએ કે દ્રવ્ય ભાવ બંને પૂજા ફળ મળશે એટલે અમારે આવડતી મુશ્કેલી ઉભી થાય છે થાય છે આ તો હેરાનગતિઓ ચોથા ચોથા આરાધન હોય ને દુષ્મકાળના જીવો અમના ક્યારે આમની ખોટી ક્યારે ભરપાઈ થઈ રહેશે ચિંતા થાય છે દવા ચોપડો થાય ને પણ લગભગ ન જ કરવાની થવાની અણી ઉપર હોય તો એનાથી દૂર રહેવાની અણી પર હોય તો મનુષ્ય નથી મનુષ્ય પણ સાહેબ સામાન્ય સમજણ આ વસ્તુ થોડી ઓળખી શકાય છે એતો ચિંતા નો રૂટ કવા છે એનો રૂટ કોવાથી નાશ કરવામાં આવે તો ચિંતા જાય બી મહિનું એનું મૂળ અંદર છે મૂળ છૂટે નહીં ને એ તો રૂટકો જ કાઢી નાખવું પડે જ્ઞાન થી છૂટે જ્ઞાન જ્ઞાન થી છૂટે છો ને જ્ઞાન થી છૂટે છોડવાનું છે હંમેશા દિવસ રાત હોવી જોઈએ નામ તમારું હિમતલાલ હિંમતલાલ ખરેખર હિમતલાલ છો તમારી અત્યારે અત્યારે આખો દવા જીસુ રહો લગભગ ખરા કામ ના હોય તો આખો દવા જીજ્ઞાસ હોય દરેક માણસ અત્યારે દશા તમારી જીજ્ઞાસુ છે બરોબર ની ધંધા સિવાય ના કામ માં લગભગ જીજ્ઞાસા રહે છે આ જા દવા ખરા બેઠા હોય પેશન્ટ તરીકે હોય જ્યાં જ્યાં જે અવસ્થા હોય ને તે અવસ્થા સારું કેવાય પણ તમે ખરેખર કોણ છે એની શોધખોળ ચાલુ જ છે સાહેબ ક્યાં શોધખોળ કરો સાહેબ જમીન માં કે પાતાળ માં આકાશ માં સત્સંગ કોઈ જ્ઞાની પુરુષ ને મળવાથી કઈ વાંચન હા આ રીતે શોધખોળ ચાલુ બરોબર છે એ શોધખોળ બરોબર છે જે વસ્તુ જોઈતી બધી તમને છૂટ છે જે માગવું હોય છુટ છે ભરવાનું સાહેબ મોક્ષ માર્ગ ની ઈચ્છા છે સાહેબ ખાસ બઉ ઉતાવળ છે તમારે મોક્ષ માર્ગ માં જવાની તો હોય જ ને દેવગતિ માં જવું હોય તો અનંત કાળ થી સંસાર માં ફરે છે અનંત કાળ આ સંસારમાં આપડે ફરી રહ્યા છીએ ઘણા ના પરિચય માં આવ્યા છીએ આ બધું જાણ્યું છે ઘણું સમજાવી છીએ પણ હજી એકાંતિક માર્ગ સમજાનો નથી છેલ્લો મોક્ષ માર્ગ માટે એકાંતિક માર્ગ છેલ્લો મોક્ષ માર્ગ નથી સમજાયો એકાંતિક સમજે છે પણ અનેક નથી સમજ્યા સાધવાદ નું શાદવાદ જયારે સમજે ત્યાર પછી મોક્ષ માર્ગ હાથમાં આવે અત્યાર સુધી એકાંતિક માર્ગ થી ચાલતા એકાંતિક માર્ગ થી એજ ભ્રમણા હતી કે આને છૂટી જશું આને છૂટી જશું આને છૂટી જશું એ એમ બીજા પક્ષ ના તમે વિરો કોને દયા બનાવી સિરિયલ બનાવનારો જ તોડી નાખે ને કોઈ બનાવી નથી અરે ક્યારે એની શરૂઆત નથી શરૂઆત હોય તેનો એન્ડ આવે પેલો ભાગ વાંચો છે બીજા ભાગ ની શરૂઆત કરી છે સાહેબ એક શંકા થાય છે સારું સારું બધી જાતના શંકા જ્ઞાની આપણને નિશંક બને આલે નિશંક સી શંકા ઉત્પન્ન થાય જયારે મોક્ષે જાય છે સાહેબ ત્યારે એક નિગોદ નો જીવ બાર નીકળે છે ત્યારે નિગોદ માંથી એક જીવ બહાર નીકળે છે હવે આપી છે તો આટલા બધા જીવો જે છે એ ક્યારે મોક્ષ પદ પામશે એવું ઉતાર માટે તમારે સ્વાભાવિક ભ્રમણ છે એવું છે આ ક્ષેત્ર થી મોક્ષે નથી જવાતું એ વાત સાચી છે એનો અર્થ એવો નથી કે મોક્ષ બંધ થઈ ગયો છે મોક્ષે જ નહીં જાય એમ થયું ને અનંત આ સુધી અનંત કાળ સુધી આ ક્ષેત્ર થી લઈને પંજાબ જાય છે તેની સ્પીડ માં હોય છે ને એની સ્પીડ કોઈ કોઈ ઉતાવળીયો માણસ હોય તેની સ્પીડ દેખી છે હવે આ ક્યારે પો આ ક્યારે પહોચે એ ઉતાવળમાં ત્યાં પોચી પ્રવાહન ચાલુ જ રહે છે એકસો આઠ છે તે આવે છે એ આ નિયમ છે આ એટલે એમાં તમારે પ્રવાહન થયા કરે છે તમારે ગભરાવાનું ક્યાં કારણ છે જેનો પ્રવાહ ચાલુ છે વ્યવહાર ચાલુ છે ને ભગવાન ના વખત માં એ હતું ને અત્યારે એ છે અત્યારે એકસો આઠ જાય છે તે દર એકસો આઠ જીત ક્યાં ખોટા આપણને એક સમય માં એક સમય એકસો આઠ જી છે